ખરું છે મારું ના પ્રકૃતિ એના જે ઊંચી નીચી થવાની જે કઈ થાય મારું ના સુધી થઈ જાય કોઈ પણ વસ્તુ થઈ જાય એવું કહ્યું એની સાથે આપણે હોય એવી રીતે સાયન્ટિફિક આખા ને આગળ બે વસ્તુ રાખી નથી કરું दादा जय विधि करें तार घनी बार ऊंचे जुए आखो भादा नो दिखी दी दादा कहते विधि सरस करे शू हमें खबर नहीं पड़ती अत्य खंड लगे साथ परिचय आया पी आखा खंड कव्य लगे खंडक्यमने आ शब्द मूकव लख जरा मुश्किल पड़े दादा जय विधि करे तरह जय आती भव हो આપણી જે કરુણા હોય છે ભાવ હોય છે એ ભાવ પણ શબ્દમાં પ્રદર્શિત કરવામાં મુશ્કેલી પડે છે ત્યાં બે વસ્તુ ગુજ ઉભી થયેલી આજે વાત કરતા શબ્દ માં કેમ લખાય છે આપની મારફતે સિમંદર સ્વામી સુધી નો તારો આખો લિંક આખી મળે એવું થાય ને એમાં પાછી પેલી બધા પેલા કવિઓ બધી ઉપમા મૂકી હોય ને કવિરાજો બધા ઉપમા મૂકી એટલે એ બધું ધ્યાન માં રે <laughs> दू गुकी जाए ग परिचय પોતાની દ્રષ્ટિ માં જ્યાં સુધી ભેગ છે સ્ત્રી અને પુરુષ ત્યાં સુધી જોખમ છે जा रे आबा वृक्ष आप आ भौगोलिक वस्तु जे दृष्टि जाती रहे हां ये देखो कुछ भी बोल के थे वते ना आड़े पे वते ना एकती हैते वते ना शांति से तरी आड़े तो हंस रहे ने क्या धीरे-धीरे तो आड़े तो आवे ज्यूए तो आवे वादो आवे અડે તોય વાંધો આવે અને જુએ તોય વાંધો આવેદા ઘણી વાર જોડે બેસી ગાડીઓ માં તો કશું ના થાય ને બીજી કોઈ જગા કોઈ બેઠું હોય ને ત્યાં દ્રષ્ટિ પડે તો ખેંચાય આ કેવું પસંદગી કરનાર ઉદય ગમે કરનાર ઉદય ના હોય નહીં गाड़ी कलाक जोड़े गिर तो कसू ना दृष्टि अपना विज्ञान पाई सकें बार साडी साडी है साड़ी रहे है है लाख तो तो चादर है। उपर है, चादर बपका मुझे ही नहीं आते मुज जाए जोता लागे हाँ तो एकदम रेशमी कपड़ा कपड़ा पेहरे दी बहुत नफरत आ लोग बगाड़े सामज ने हम ज्ञान पद खबर पड़ी भूल तो अपना अंदरज है भले ना नग्न खरा आप शू पहला लोगों नफरत जाए, आवा कपड़ा साइड साइड साइड क्या बराबर जी। આ જે કવિઓ બધું અલંકાર થી બધું વર્ણન કર્યું છે સ્ત્રીઓનું અને વિષયો એને કારણે જ મુશ્કેલી પડે છે જાણી એટલે આમાં શું છે કેવું ચૂક છે अब के बदा छूटा पड़ी जाए તારે તપી કરે આના બુધઈ જાય ને પેલો મો ફરી વારે વારે તો પેલા બુધઈ જાય પછી ભી કેને પેલો મો ફરી વારે એટલે પેલા બુધઈ જાય એટલા મિનિટ પડતું રહે એટલે મિનિટ પડતું પાછું ભૂલી જાય પાછું મને મને નહી ને માછુ કે તોય ભાના ના આછુ છે ને જા દુરી આવી કે વાત કરે તો બધો અનુભવ કર્યો છે દાદા બધો અનુભવ કર્યો છે સાચું બહુ માન્યતા જયારે બીચા થા ત્યારે ખબર છે ઓગણત્રીસ બે નવસારી કાચા પ્રમાણે રકદો રકદો પાકા વ્યવસ્થિત થઈ ગયા પછી ગાડીઓ વાળ બંધ રાખે ગાડીઓ ચલાવો ચલાવ વ્યવસ્થિત એનું માપ કેવી રીતે એમના ભૂતકાળ ગણ વર્તમાન માં રહેવું હોય અત્યારે સમાધિ નો માર્ગ નિરંતર સમાધિ થાય નઈને એટલે જરૂરી પગલા લઈ ને પછી જે કઈ થાય પછી જે કઈ થાય તે વ્યવસ્થિત પગલા લઈ ને નહી કેટલા લેવાય છે આ ભાગ આચાર નિરાશા સમાધિ માર્ગ નિર સમાધિ આપડે વ્યવસ્થિત ને પ્રતી વ્યવસ્થિત અને પ્રતીક્ષા એમાં ફરક શું વ્યવસ્થિત ની કસોટી કઈ હોય છે પ્રતિક્ષા કરવી એ વ્યવસ્થિત કેવાય એનો માફ કઈ રીતે સમજી શકાય અતમા સ્પર્શ અનુભવ ક્યારે થાય એવું કહેવા માંગે છે એની પાછળ ભઈ ગયા પછી કેતે કેતે ક્યારે થાય આપું થઈ ગયા પછી પૂછે છે ક્યારે થાય કમા તા મેચ્યોરિટી પીરિયડ કરો એમાં મેચ્યોરિટી પીરિયડ કરો મેચ્યોરિટી પીરિયડ લાયકા લાયકા કેટલો વખત લાગે એવું એમને કેવું છે એમ બધી શંકા થઈ ગઈ એટલે પૂછી જવું એની પાસે એ વાત થઈ ગઈ એક તેલ ચો માંસ લે છે ઉરતી હોય તો બે ફરવા જાય થાય પેલા તેલ કાઢી નાખ્યું છે તેલ ચોપડેલું ભાઈ ભરાંતોપરે નિરંતર અત્યાસ કરી એ કરો જો સસ થી નિયે દાદા એનો દુરુપયોગ થાય તો એનો દુરુપયોગ થાય તો એનો દુરુપયોગ થાય તો કે જે લિંક છે તો કે ફરતો નથી આપણે આપણે બધું સમજી લેવું આપણે ગમે તે કારણથી કે પછી આપણે આટલું કરવા જોર લગાવીએ છીએ પ્રોજેક્ટ કરીએ છીએ બેકગ્રાઉન્ડ પર મને બધું દેખાય છે મારા દાદા બગવાના અતિન જેજે કારણે સ્મરણ નિરંતર રહે છે સમય મળે એટલે રટણ ચાલુ રહે છે એ આલ્ટરનેટિવ કારણ છે કે ડાયરેક્ટ કારણ છે કરંટ હોય ત્યારે મારી પર કરંટ હોય એની ડાયરેક્ટ કરન્ટી ના નીચે ના ભી રિયલ રિલેટિવ વ્યવસ્થિત ઉપાધિ કરવા જેવું છે નહિ કામ કરે જાવ તમે આપડે કામ જે થાય એ કર્યા કરો વ્યવસ્થિત છે તમારે ભય રાખવાનું કોઈ કારણ સંભાવ નિકાલ તો કરીયે પણ છતાં મનમાં ઉજવેક થાય તો શું કરવું ઉજવેક થાય તો મનમાં જે થાય આપડે જ્ઞાતા દસતા સભામાં રહ્યો બીજી બધી વસ્તુ જડ વસ્તુ ચેતન જેવી દેખાય છે પણ તે જડ સાંભળના અબને આયો ભાઈ ચરોની બોલવાનું એની આવી ઈચ્છા થી બલે પાટા ગલાવતા રહે છે એ ઈચ્છા થી એને તળ દેને કોઈ ઈચ્છા એને બર બહુ લાડાય હે સલતી તો તી જાગૃતિ માહો કે વર છે જાગૃતિ કે ભાઈ ઈ તો પોતાને છે એના પર છોડો પોતાો અને દેખ કરીને હમરા તો દેખ ચાલુ કરીને હમરા અરે દાદા આજ આજ આ વિધી ટેપ કરીને સંભળાવ તો શું થાય ટેપ કરેલી સંભળાવ તો કેટલો ફાયદો થાય વાત સાંભળી એટલે આજ્ઞા પર લોકો ને કેમ નથી સમજાતું કોઈ જીવને દુખ નથી કોઈ ધર્મ પ્રમાણ નથી દુભાવતા બધા ધર્મ વાંચે પુસ્તકો વાંચે તારે ધર્મ કેવાય ધર્મ તારે મરમ નીકળવાનું શરૂઆત થાય પામ્યા જે પોતે મુક્ત થાય મુ બઉ વિચાર આ બીજા ધર્મો જન દાદા આપતા હોય તો આખા બધી મુક્ત કરે છે એટલે કોઈ બી પ્રકારના જીવ બંધન નથી આવડતો ને બે દિવસ માં ખબર કેટલું જેવા સાનિધ્ય મેળવ જબરજસ્ત શાંતિ અને એકદમ ખુબ આનંદ ઉભો થાય છે અને પછી એ ઘણા વખત સુધી રહે છે આપડે દાદા ની પાસે બેઠા આવી ત્યારે ઘરે જવાનું મન નથી થતું માજી એવું કેતા મારે એકાદ દિવસ આજે જવાની વાત કરતા હતા રહી ગયા પછી બલ્લે બલ્લે બરાબર સામાન્યમાં એ નવો કલમમાં વાકે છે તો આ તો ઓટોમેટિક અને હમજી ઊભી થઈ જાયું છે હા સામને તે માણસ મતલબ નવો કાવ નમસ્કાર એવી કરી નહી આ તો નિસ્વાર્થવાદી બનાવી નહી કેમ હું લોકો માં એ રીયલ ને રિલેટિવ નું વધારે જોવા માટે છે આત્મા એનો જે લાગા છે ને બળા આ પોતરા જ આપના લે પોતરા આત્માનું બરાહસ્તિ કરે ના અમાર તો શિમંદર સ્વામીને નમસ્કાર એ પોતરા આત્મા છે પાંચ પંસાઈતી પાતરા આત્મા ચાવીતી રીતિ રંગો બી જાતે છે બદ्डा પોતરા તો આ પોતરા છોરૂની ભક્તિ છે મારા પાસે બીજી બાર બાયે ફળે મળે અને આખો અભેદતા તરફ લઈ જાય દાદા જે જ્ઞાન થાય છે એ બીજી કરતી હોય ખરાબ કરીએ જે જે જે કે પેલા ને સંભળાવી આવૃત થાય રાખીએ તે ખોટું કહેવાય ચાલે દાદા આવૃત કેવી રીતે થાય ઉપર સુધી ને વધારે એ બરાબર છે પણ આપડે માઈક માં જે બોલીએ છીએ માઇક ની અંદર જે બોલીએ છીએ આપડે તરત જ દાળ આવે છે કે સાધુ સંતો મા નથી કર્યા ના એ જ એ નજુ આપડે ભક્તિ ભક્તિ કરવા ભક્તિ કરો અન્ય ભક્તિ ભક્તિ કરનાર પાકે પાક વિજ્ઞાન છે ભક્તિ કરવી પડે ભક્તિ આકાર હોય ને આ તો આપડે વિજ્ઞાન છે અશ્રદ્ધા શંકા શંકા એ વધારે અમુક આવેલાસ થઈ જાય શંકા નીકળે કેવી રીતે શંકા બધા અનર્થ નું પછી વ્યાયા જાય શંકા થી વ્યામ થાય કે પછી આ લેમ વેમ થાય પૈશંકા કે લેમ લેમ થાય પૈશંકા લેમ પેલો પેલો વેમ પડે ને બુદ્ધિ વેમ પડે ને એમ એમ જ જો કઢ્યો તો શંકા ઊભી ના થાય હે વેમ જો વેમ જ પેશવા ના દઈએ તો શંકા ઊભી જ ના થાય એ બધું બુદ્ધિ નું પ્રદર્શન છે કેદી આગળ તો એકર કે શંકા કોઈ રાખતો જ નહી કે કોઈ જ શંકા બિલકુલ નથી શંકા મારી નાખે મારા શંકા મારી નાખે મારા બરા મરી ગયા છે શંકા ને શંકા ની બધા ઘરમાં ઘરમાં દગો હોય સરયુગ એટલે કપટ ના દગો કપટ ને દગો કપટો સુખને બુદ્ધિશાળી ના હોય બુદ્ધિશાળી ના હોય કપટ ના હોય બુદ્ધિ હોય મુર પોલીસ માં તારા કામ મેરા પોલીસ દેખાતે તા ડગો ને કપટ કરવામાં બુદ્ધિનો ફારો ખરો ને નહીં તારી બુદ્ધિ ડગો ડગો કરી નાખ એ દેતાઈ નતી અનસેટ છે અનસેટ છે બુદ્ધિ સેડ સાઈડ રાખે હા સેટ છે પોતાના સુખ માં રહેવા માટે બુદ્ધિ નો ઉપયોગ થી દગો કપટ રમી શકે ને બુદ્ધિ રહે ને પોતાના સુખ જાતનું સુખ હોય તો બુદ્ધિ હોય ને બુદ્ધિ હોય સામુદાયિક ઉઘાડું કરે ને ઘરના માણસ ભેગા રહે ને ભેગા ત્યારે સારું સારું છે ખરી વાત લાગે ખરી વાત કારણ કે ધૂળમાં રમેજ કરો પણ તેલ ચોપડી તેલ ચોપડી ને ધૂલમાં રમે આપણું પછી આપણી પાસે આપણી પાસે જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થયા પછી અને શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયા પછી પદે બેસાડો છો ત્યાર પછી શંકા જતી જ રહે છે કોઈ બાબતમાં શંકા રહેતી જ ઉભી નથી રહેતી ના એટલે આત્માની શંકા હતી જતી રહી બીજી શંકા જતી રહી બુદ્ધિ ના લડાય બુદ્ધિને આગળ જવા દસ ના જાય શંકા ના મળે હા વ્યવસ્થિત સમજાય જાય તો કચ્છ વ્યવસ્થિત માં બધું આવી જાય સમજી જાય બધે ચાર ગતિના બધા દીવો કારના અધીન છે દેવો મનુષ્ય તિરંગે બધું છે મોક્ષમત છે કે દેવગતિ માં છે મોક્ષેવગતિ માં દેવગતિ માં હોય તો તેમને ભૂમિ ઉપર પાછા આવું પછી દેવગતિ છે પરમ પ્રભુ ની પ્રાપ્તિ થતી નથી પણ ધીરે તેનો પીછો લેવાથી થાય છે પરમપ્રભુ ની પ્રાપ્તિ લેજ લાગી જાય ધીરેથી સંસ્થાના કામ માં લેર લાગી જાય પાસે ખરી વાત કરી છે મંજર રાખી દે એ મંજૂરી ઓછી જાય જે થવાની વાત કરો ને હમનો પરિચય આપો આધ્યાત્મિક પરિચય આપો આ લેખ આવ્યો છે એમનો બરાબર સામે દાદા છે એમનો આધ્યાત્મિક ભૂમિકા સમજાવો સાદી <Triangle> એવી દાદા ને વિનંતી કરવામાં આવે કે આ બધા પાતળા કરો તો પાતળા થઈ જાય જતા રહ્યા બધા પાતળા ના ભાઈ જતા રહી તમારાબર ના જતા નથી આપણું વિજ્ઞાન બિલકુલ એ નહીં માન નહી માયા નહી કરના ઉદય ના ભાવ ક્રોધ માન માય નઈ ક્રોધ તો ત્યારે હિંસક ભાવ પાત્ર હોય અમર ગુસ્સો થતો હોય તમારી સાથે આમ ના થવું જોઈએ એટલે હિંસક ભાવ હોય વિજ્ઞાન થી સમજ્યા છે પેલો કેમ થતું નતું ના એટલે છું પેલા ક્રોધ હતું આજે ક્રોધ નથી એ તમે ક્રોધ વાળા એ ગમતું નથી તમે એમાં એ ધન્યા સાવદાયક ક્રોધ છે લડ્યા હોય ને જવાનો સાતો હોય સાચો ના